છોકરા હિન્દુ નો છોકરો કરતો હોય તો આપડે જાણવું કે સંજોગો ભેગા કરી આપે એને વિચાર આવે કે આપડે મંસાર કરવું જોઈએ અને જેને મંસાર કરવું જ નથી એને ગાંખે જ ના આપે હું ને ખવું છું પછી ખાય નહી પણ મનમાં વિચાર વાંધો કઈ ખા જેવું નથી આમાં તો ગંધી પડે પાછી ગંદી પડે ગનથી પડે આવતો એ ગાંઠો હોય છે પણ ક્યારે ફૂટે જેમ ખેતરમાં જમીનમાં ગાંઠ બરોબર છે તે ઉનામ ના ફૂટે આપડે કઈ ગાંઠે બધું લાડી પર વેલા કાઢી નાખે બધા અને કાઢી નાખીને આપડે તો આવે ત્યારે હજુ ના ચાલે એ તો ચુમાહુ આવે પછી જુલાઈ મહિનામાં કઈ ફૂટેલું ના હોય કેવાયું છે આ વરમાં જુઓ તો કોઈ કોઈ ધૂરી ગાંઠ કપાઈ ગયેલી હોય પછી ફૂટે એટલે એમ કે ગાંઠે કાઢી નાખવાની પછી ગાંઠો ઘણો થાય એટલે નિર્ગંધ થયો નિર્ગંધ મન ભમ્યા કરે કોઈ વસ્તુ બધાનું એવું બધા કોઈ નું પાંચ મિનિટ ગમે કોઈ દસ મિનિટ કોઈ ગમે કોઈ અડધો અડધો કલાક બરોબર છે જેથી કરી મારી ગાંઠ નીકળી જાય તન્મ એકા થાય એટલે ખા એ કરવું તો ખાના નહી પણ જોવું બરોબર એટલે છૂટી જાય છે ને sala mai pas <laughs> padani ka van hoye the father of mind mother of mind is father of mind my... oh um uh, was the and interest i mean hoye the father tumare janta hai sha jamba mein tum bathe re ho ne ego and hmm. interest my in father kaun shakti shakti hm shakti kai janti kai sare vyavasthit shakti ah mind mind ઓપિનિયન કયું કઈ બોલ્યો બોલ્યો કે મેં ગાંઠ પડી ઓપિનિયન ના બોલ રહે છે એમ કહે છે કે એની જાગૃતિ રાખી બહુ અગ્રી છે નહીં જાગૃતિને આપી છે અગ્રી નથી તારે રાખવાની નથી ઓ તારે નક્કી કર ડાદાને દાદાયજી જાગૃતિ આપી છે તે મારું ઉપયોગ કરવાનો છે ચલાયો તારે દીવો જાગૃતિ આપી દાદાયે જે જાગૃતિ આપી તેનો ઉપયોગ કરવાનો છે તારે દીવો ધરવાનો છે ઉપયોગ કેટલો કરી શકો તારે જાગૃતિ બે દીનેથી બે દાડાનો હા પછી મન બુદ્ધિ શરીર ની બહાર નીકળે શું જોયું જોયું નથી મેં કહ્યું કે હું ગુરુવારે રાત્રે તમને બધાને એરોપ્લેન પર મૂકીને આવીશ એટલું તમને બધા શરીર ની બહાર નીકળે ને તો યોગ્ય પહેલા ફરી એટલે ચિત નીકળે ચિતે ચિત્ત ભટકે બધે ચિત્ત ભટકે ચિત તઈ ને તળાવે મોટર ખુરશી ટેબલ બધું દેખાય એટલે ચિત ભટકે બધે શરીર માં ભટકે અને બારે ભટકે કારણ કે એ સાથે ખુદા તક છે શું છે ટિકિટ ના છે એ ભટકે ગમે ત્યાં ભટકે ઇન્ડિયા બહુ છે પણ જોયા હવે પાછું તૂમ માં બહુ દેખાય બધું એનું ફુર અને મન તો એ ખાલી વિચાર જયારે ચડી હોય ને એ જ વિચારની દશા એ મન એ બીજું બધું મનમાં કશું હોતું જ નથી ખાલી વિચાર નો તે ગરીમાં આંબળો આમનો ફરફર કર્યા આંબળો પછી એ જ આંબળો ફર્યા કરે આંબળે ચડેલું મન કહેરાય એટલે આ હશે થોડુંક ચિત અશુ થયેલું છે એ ચિત્ત શુદ્ધ થાય તો આત્મા થઈ જાય જય સચીરા પછી બુદ્ધિ પ્રોફિટ એન્ડ લોસ દેખાય દેખાય કરે બુદ્ધિ છે બુ કામ પ્રોફિટ લોસ જોવાનું બરાબર ઇતો છે તે ઈવું છે કે ઓટોમેટિકલી જોઈ લે દેજો બચાવ કે કોઈ નુકસાન નથી કે બધું ઇકલે બુદ્ધિ તની ભાઈ ઓટોમેટિક જ આ બધું જોઈ લે હે બુદ્ધિ તની ભાઈ ઓટોમેટિક જ આ બધું કરી લે પ્રોફિટેબલ લોસ આ એ બધું એક જો જો કરી બરે એનો દેશ પ્રોફિટેબલ લોસ છે જો અનસ દે ધીસ નોટ નાઈ ડોન્ટ ગેટ ઇન્વોલ્વડ ઇન એન્ડ અ પ્રોફિટેબલ પાથ ઓર રસ્તો દેખાડે ધીમે ધીમે ઓછી થતી જાય ને જ્ઞાન જેટલું પ્રગટ વધારે થાય તેમ તેમ ઓછી થતી જાય दादा वहाट गुद्धि याद करवि काम आ शक्ति खबर दादा ने बुद्धि દાદા પાસે લોકો કેમ યાદ બધા દાદા ને ફરવા પડે દાદા ને મંદિર માં દર્શન કરવા બધા પણ દાદા ને બધું વાહ થઈ ગયેલું તે યાદ રાખવું નથી ને અમારા જેવા તો બહુ ઓછું યાદ રહી છે એ સારું કેવાય તો પાસવર જે થઈ ગયેલું તે એમણે યાદ રાખો નથી તો તે સારું કેવાય બિલકુલ ભૂલી જાય એને કોઈ નહી ભૂલી જાય હું યાદ જ નહી રાખતો એટલે પૂછું છું થઈ ગયું એને તો આપણે ઉઠાવાનું શું કરવાના આ કોઈ તેવી વસ્તુ ઓન કેપ ટેક ભરાઈ ગયા બીજું ભરાઈ ગયું લોના લઈ ગયા આલના લઈ ગયા તો બરાબર શું કરે આ કોઈ કોઈ વાત આ બધા યાદ કરાવે છે કે તમે इंग्लैंड માં રહેતા હતા તમે ત્યાં ભણ્યા તો બધું ક્યાંથી ભૂલી ગયા તમે આઠ વર્ષ ના હતા તો યાદ ના રે સારું ભૂતકાળ વર્તમાન કાતે રાખે છે my reason so 25 will be the cause <file coughs> of the because 8 no એટલે again an example that 8 was fast fast fire mica after that you have to do we have to go back and try to eliminate all the fires as because that's we have to now start remembering them so that we can start i didn't get the remembering pratikom you mean pratikom તો એવા કઈ આશીર્વાદ આપો દાદા કે અમારે ક્યાં રવર રવર ના થયા રાખે આ બધા ને અહિયાં જન્મ જયંતિ નો દિવસ હોય ત્યારે વરઘોડા વરઘોડા માં ફરેલા તો તમને દીદી કેમ જવું પડે દાદા ને બધે ગામે ગામ જવું પડે છે તો બધા દાદા પાસે કેમ નથી આવતા દાદા ને કાય નથી લોકો ને કઈ ગમે આલો લોકો એ લોકો ને મો ઉપર મોહ મુશ્ચિત થઈ ગયા એટલે પછી નિરાંત લાગે અને નિરાંત લાગે એટલે મન થાય જોયું નથી ને પેલા લોકો દગા કરી લે તાર ડોલે નકા મગેલા બધા એટલે મનમાં એમ કે આમાં શું બીજું ને તમને હેલ્પ થાય જમણા શંખ પૂજાશંખ ની પડે શ્રીમાન આ તો લોકો બનાવ કરી જે ચીજ ના મલકી હોય એ ચીજ આમ બઉ એ દેખાડે આ દેખાડે શ્રીમાન એમ બધું હા પોલમ પોલ છે માણસ પૂજા લોકો કરી નાખે લમણા જંગ બે હાજર ભવન નહિ ખર્ચે બરોબર છે અમને તો જમણા શંક લઈને આવ્યા મફત મારે ઉશકીર ક્યાં મૂકવાં પેલા જીવડા કરું થયું એવું થાય તમારું બધું જાય આવું જ્ઞાન મળ્યા પછી આવું બનાય નહીં આવી ગયા બધી આપડે સમજ પડી જાય કે આમાં બધી વિનાશી વિનાશ અવિનાશી આપડે અવિનાશી આ તો આપડે ઘણી જગ્યાએ દેવદેવી ના ફોટો આગળ જોયે ને બે હોય એટલે શંખ ના દર્શન મહત્વ છે કે કેમ એમ તો પછી રામા એ ગુનો કીધો જમણા શંખના લોકો શું કે છે ક્યાંક કોઈ બકડો મળ્યો નહી કે છે કેવી રીતે સંકળાયેલા છે खाली ज्ञाता द्रष्टा रऊ तो चित्त के रितये शुद्ध थतु जाय वागेला पुछे जे के हूं खाली चित्तलो ज्ञाता द्रष्टा रऊ तो चित्त के रितये शुद्ध थतु जाय चित्तलो खाली ज्ञाता द्रष्टा रऊ तो चित्त के रितये शुद्ध थतु जाय चित्त शुद्ध थईले ये अरे तो दे थई हा असित केतलो भाग रायो छे જે પેલા ડિસ્ચાર્જ છે એટલોચાર્જ ભાગે ગમે ધણી કુ નું વધારે વહેલું વાલું લાગતું ચિત્ત સુધી નતું થયું ચિત્ત સુધી ભાઈ ધનિક લાગે હાલ લાગે કે દાદા એ કેમત કોના ની વધારે ઉઠે તમે ભાવ ની વાત કરો છો ઉછા અત્યારે નીચે ભાવ ના કરોટી રકમ ના આપણે પણ ભાવના કરી આપશે ખરા बैंक ऐक इच्छाओं करता हे इच्छा अमारी जी मंदिर भावना तो बीजेजा तो पेला कहू पे कहू दादा पी कई बीजू कई आ, मन आ तो तो तो तो काले बे था तेमा एक दया बता उदर ने बचा हर बिल कह ઉંદર ના બચ્ચા નું મારું કેવાનું દેવને હાથવા જોઈએ દે આળું કોણ કેવો હોય એક બાજુ દયાળું હોય ને એક બાજુ ને દેખાય શું કર્યું છતાં દયા એ મુખ્ય ધર્મ શરૂઆત તો નથી થાય દયા થી પણ દયા પૂરી થઈ જાય તારે પછી જ્ઞાની સાહેબ દયા ના હોય બિલકુલ કરુણા હોય કે આ ઉંદર તરફે કરુણા બિલાડી તરફે કરુણા એટલે ભગવાન કરુણારું ભાઈ કેવા હોય દયા દયા દયા હોય તે નિર્દય હોય જ તમે જોયું નહીં આપડે બતાવ્યા હોય મારે આનંદ તમે એવું ભૂલ ચૂક નહીં કરેલું બધા ન્યાય ખબર ના પડે કે આ અન્યાય કરી રહ્યા છીએ નહીં પડેલો નહી પડેલો મેમલો બને ત્યારે ચાન કે છે હું તને બતાવ્યો અને બિલાઈ ના ભાગીઓ ને બચ્ચા ને બિચારી લાયેલ ભૂસાધુ મારા જ હોય ને આમ દયા બહુ થાય નાના જીવડા પીવડા બધા દયા રાખ્યા બધા શીખ્યા ઉપર બધા આપણે લખે કે આ નિર્દય માં કહ્યું ત્યાં જોયું કે દયા હોય નિર્દય હોય અમે દયા કરો છે જો નિર્દય એને ત્યાં બાદ આવી બગાડીશું મોટો દયાળી નું પોટલો આવ્યું છે મુશ્કેલ વાત ન્યાય અને કરુણા બે સાથે કેવી રીતે આવે તો બહુ મુશ્કેલ વાત છે ન્યાય ને કરુણા ન્યાય એટલા જ માટે કે અન્યાય અને ન્યાય બે સરકાર છે શું કહે એટલા માટે ન્યાય એટલા માટે બિલકુલ કોઈ જાત અન્યાય પર નથી ન્યાય પર કહીએ નથી કહી ગયા એવા પણ આમ વ્યવહાર કેવું પડે ન્યાય આ કૃષિ જેમ આ કૃષિ ન્યાય છે આપડે ભરી ગયી બીજી વાત કેવા ગઈ સારા કશ ને કરે ફરી બંધાવા જેવું છે તેવું પડે ઇચ્છાને થાતી ભાવમાં ઈચ્છા છે તો હા અને આ ભાવ જે છે ને ના ભાવ વિશે નથી પણ આમાં જ કે વિચાર અને ભાવમાં શું પે ભાવમાં ભાવ પોતાને ઈચ્છા હોય છે ને ભાવમાં ઈચ્છા હોય હવે મૂળ ભાવ છે એ તો રહે જ નથી આ જે મૂળ ભાવ કર્મ છે જે બંધ કરી છે પણ આ જે છે મન નહી છે गाड़ी जता दादा स्टेशन मानता है તો પછી એક જગ્યા દેખે મન પછી ખરાબ આવે અને એ ના કરીએ તો એ બી તપ કેવાય ધ્યાન ના રાખે તપ કેવાય કેવાય વિચારો ધ્યાન ના રાખીએ તો गोस तरह खराब विचार <coughs> जी बोले जूं जूं जूं जूं बुरा तो तप चुके गया हां तप चुके जाए तो जी बोले तप ना था फिर बन तुम तुम के दादा चलो सिक्को वाली जो भाव है कौनले खेला था सारा अच्छे ये हो जाएगा ये पूछो जाए। हो शि... है? <coughs> जड़े भाव के एक અબરૂ કરે તો બાદ બાકી ના કરીએ અબરૂ કરવાના આમ પણ સમય માં અબરૂ કરે તો બાદ ના કરીએ બાદ કરી રેશું ભાવ તો કાયમ નાખીએ એલું ભાવ કર્મ એટલે કર્મ બંધાય ભાવ કર્મ બંધાય ને છૂટી જાય જોયા કરવાનું ભાવકર્મ તો જે ઈચ્છા થાય ને એ પૂરી થઈ જાય વિચારો પૂરા થાય કે ના થાય એ તો જોયા જ કરવાના પણ ભાવુકર્મ ની ઈચ્છાઓ પૂરી થતી જ જાય સિનેમા જવાનો ભાવ થતો તો દેવા એક બે દાડા પછી પાંચ દાડા પછી દયા કે જે ભાવ છે ગમે તે વખતે ઉનાળા દાડે વરસાદ લાવે એવો વિચારો ગળી ને આપડે જો એને ગભરાયે નોંધ કરીએ અમે કઈ ચોટે જવાશે તો મનના વિચારો કે ભાવ બગડે મારી ભૂલ થઈ હતી ઘડી ખાવાની હોય ખબર પડી જાય પણ બના પછી કઈ જતી રહેવાની હોય તો પછી ખબર ના પડે એટલા માટે આપડે એમ કેવું જોઈએ આજ હવા મારે તો આવી રીતે ભૂલ થઈ હતી માણસ બધા ભૂલ ને પાત્ર વાત ના કરી ખાવાની હોય હું ઘણા થોડા સાથે ચામાં જરા ખાડ ઓછી આવી હોય કે રહી ગઈ હોય ને તો ત્રીજામાંથી બૂમ પાડીએ નઈ પીજ પછી પેલા દાદાજી खाई मंगाई निकाल तबर पड़े सहनशीलता नहीं सहनशीलता करेगो कूदे भगवान पड़े पे તમે એવું નથી કરતા લેટ ગો કરીએ કાપ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 ભાવ ઉત્પન્ન થાય ને કે મારે આ છૂટી જેવી એને કોઈ ભગવાન બાંધી શકે નહીં અને બંધાવાનો જે ભાવ હોય એને કોઈ છોડી શકે નહીં શું બરાબર ભાવ હોય ગમે ના હોય પણ છૂટવાના ભાવ નિરંતર આવી શકાય એને કોઈ ભગવાન બાંધી શકે નહીં એને ન લાયક કે બાંધી શકે નહીં એને છૂટવાના જ ભાવ છે ગમતું જ નથી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 બુજો બુજો આજ બધું દાદા ભેગા થયા છે દિયે દિયે કાલને ભેગા છે દાદા ઈચ્છા ન હોય છતા અવિવેક અને ભૂલ કેમ થઈ જાય ભાવના હોય છતા એનું નામ તો છે ને એનું નામ છતા આકાર નવ દે કેમની આપણી ઈચ્છા ન હોય તો શું થઈ જાય એને અટકાવાય ખરા એને હલકા કે ઊંચા કરાય ખરા સુધાઈ ઊંચા કરાય એટલે એને કે મેં એવતા હતા જે છે માલની કર્યા કર છે ધીમે ધીમે જોતા નવું આવક નથી માટે ઓછું થાય નવું આવક હોય તો તમારે પ્રયત્ન કરવો પડે બધો પણ ક્યાં કઈ ફાઇલ નંબર ટુ ફેફાર થાય છે બને દેખાય માસ સહારા વગર કેવાય જ્ઞાની પુરુષ સહારા કરી કોઈને ભગવાન નો પણ સહારા નહીં અમને કઈ કહે નહી કહેવાય પોતે આત્મા થયા અવલંબન તમારું સુધાત્મા નું અવલંબન લેવું પડે જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં પૂરું થશે એટલે તમે સુધાર્થમાં થઈ ગયા પછી અવલંબન લેવાનું ભાઈ જવાબ લાયા છે કાગળ લાવ્યા કાગળ લાયા છે પછી પૂછતા નથી હસમુખો પ્રશ્ન પૂછ્યા સારા પ્રશ્ન પૂછ્યા પેલો પ્રશ્ન પૂછો તો ભગવાન દરેક જીવ ભગવાન બેઠા છે તો જીવ ખરાબ કામ કરતા કેમ અટકતા ને ભગવાન ખરાબ કરે છે સમાજે નક્કી કર્યું કે આ ખરા શું આપણામાં જો આપણા નાતે જાય તો ખરાબ કેવાય અને કોઈ લોકો નાતે જાય સારું કેવાય બિનેસ છે ગજવા કાપવાનો બિઝનેસ છે બધા બિઝનેસ કરતો હોય આપ કેમ છે જ નહીં એટલે તમે કઈ નિકાલ થઈ જશે આ તો બુદ્ધિ ના ખેલ છે ખોટું થઈ ગયું ખોટું થાય અને હલકી ના રોજ થાય છે સમજણ નામ છે આપડે કરવાનું હોય તો મહાદુઃ અને મુસલમાન ખુબ સુખ થઇ જાય કઈ વાત સાચી છે ભગવાન પછી બીજો પ્રશ્ન પૂછે ભગવાન ન્યાયી છે દયાળુ છે તમે દયાળુ નથી ભગવાન ન્યાયી તો છે જ પણ દયાળુ નથી કેમ દયાળુ નથી ત્યારે દયાળુ હોય તે નિર્દય પણ હોય શું હોય જે મારા દયાળુ છે એ નિર્દય હોય એટલું માની દેવું બચાવવાચાવેલા હોય બિચારી રકડી મરે ખબર પડી ને બે બચ્ચાને ધવડાવવા માટે એ કઈ બાર ખોરાક ખાય તો ધવણ આવે અને ધાવણ એટલું નહિ પણ આટલું પછી ઉંદરી બચું આપવું પડે તે હું જોવું તો એક ઉંદર બચ્ચો હોતી આવે ખવડાવે બે ને એનો ખોરાક છે નાનું મોટા નહિ મોટું મોટા નહિ આવડું હોય તો એને મોટું ખાતે એને મોટું એવડું હોય તો મોટું મોટું ખાતે હજાર સુંદર જેવું જ હોય જોયેલું છસુંદર છસુંદર ક્યાં જોયેલું તમે સમજ્યા ને જે જેનો ખોરાક તે છે ભાઈ પૂછે શ્રદ્ધા અને વિશ્વાસ તફાવત સમજાવિક બાબત માં જે કહેવાય ને તે વિશ્વાસ કહેવાય અને ધાર્મિક બાબત માં કેવાય શું કહેવાય ધાર્મિક બાબત ને સમજ માન્યતા હોય આપને શ્રદ્ધા કેવાય દર્શનલી એમાં સિન્સિયરલી શ્રદ્ધા ના હોય પડી સમજ સમજી ગયો અલગ શું વાગેલા લાયા છે બધા લાવો ને થોડું થોડું એક એક જણા પછી મોતી પરોઈ લે ને પાસરો થઈને દાદા તમને પામી ગયો છું એવું લાગે છે પણ બઉ ઘર અનુભવાતો નથી એટલે અમારું આવરણ બહુ હશે એટલે આવરણ તો હોય જ બધાને હોય પણ ભેગા માં નહીં છતાં તેથી આવરણ ખસતા નથી આ થોડા ભેગા રહ્યા તો થોડું આવરણ ખસી ગયા મહિના મનમાં ભાવ આવે ક્યારેય પણ દાદા ને જેવું થાય સાફ કઈ રજા મળી જાય દાદા ની પાસે થોડો ખર્ચો થાય પ્લેન નો ખર્ચ થાય પણ કરીને દાદા પૈસા તો ખર્ચવાના છે જોડે કોઈ લઈ ગયેલું નહીં મથા લઈ જતા લઈ જવા તું હોય જે છે એવા આપણે સમજી રહ્યું પેલા રીવાજ છે આઈ નો એટલે આપડે આ બાપા જે આપી છોકરા ને આપી અને બીજું હા નઈ તો આવડે થશે એવું આપડે સમજી રહ્યું છે આપ્યુંડો પામ્યા તે મજા કરી મહેનત કરી મરી જાય નોકરી બારસે બારસે કરી દમ નીકળી જાય ના નીકળી જાય બારસે નોકરી હકી દમ નીકળી જાય